કરે ત્યાં દાદા દેખાય એવા છે અને આપણું ફળ મળે છે દાદા આ દાદા આ તો ભાદરના પટેલ છે શું છે આ તો ભાદરના દેખાય છે ને ભાદરના પટેલ છે ભગવાન બેઠા છે તે દાદા છે આ તો પટેલ છે ભાર પટેલ છે મારે જાત્રા કરવા આવવું પડે કરવા છે ને તેનું કલ્યાણ થઈ જશે અક્રમ વિજ્ઞાન છે ક્રમ ક્યાં સુધી ચાલે જ્યાં સુધી મન વચનિકાલ કરી નાખવાનો છે બીજો બધો વેપાર બધો નિકાલ કરવાનો છે જે હોય ગ્રહણ થયું હોય તેનો નિકાલ કરવાનો ત્યાગ થયું હોય તેનો નિકાલ કરી નાખવાનો નિકાલ કરી નાખવાનો છે જે ઉદય આવે એનો સંભાવે નિકાલ કરી નાખવાનો શું કરવાનું છે વધારે વધારે જરૂર છે એક મિનિટ પણ પોતે ભૂલે નહી એવો જાગ્રત આત્મા થયા પછી આવે એનો નિકાલ કરે સંભાવે તમે રસરૂપી નિકાલ કરવા નાખો આઈ તેનો નિકાલ તો કરવો પડશે ને એનો સંભાવ નિકાલ કરે અને દાર ખારી નિકાલ કરે બરાબર કોઈ ગાર પડી તો તેનો નિકાલ કરે અને કોઈ ભૂલ ચડાય માં આ વ્યવહાર ને જોવો જાણવું એનું નામ જ આત્મા જે વ્યવહાર હોય તે ભલે હોય પણ જોવું ને જાણવું એનું નામ આત્મા એમાં રાગદેશ કરે એ આત્મા નો સમજો ને જોવું ને જાણવું એનું નામ શુદ્ધ આત્મા શુદ્ધ આત્મા રાગદેશ કરે છે એટલે આમાં આત્મા રાગદેશ કરવા નહીં બધું જે આવે એને જોવું ને જાણવું જોવું વહુ નાસી ગઈ તેને જાણ્યું લાયા તેને જાણ્યું નહિ નહીં જગત માં શું કરવા શું કરવા છે પાણી લાયા તે જાણ્યું બંને સ્થિતિ આત્માની નથી આ ભૂતગલ છે બધી છે ભૂતગલ ની સ્થિતિ છે આત્માની સ્થિતિ નથી એને આ જગતે આત્માની સ્થિતિ માની લીધી જોડે પોતે જતેંતિલાલ થઈ ગયા પછી શું થાય છે પછી કહેવાનો વેવય થયું અનામ થયું અને પાછો અમારે ભણે જમી મરી ગયો શોખ બઉ વ્યવહાર થી આપડે ના નથી બોલવાનું ખરું પણ એવું પરિણામ ના હોય કારણ કે આ સંસ્થાના લોકો શું કે છે કે અમારે ભણિત લૌકિક માં જવું છે શું કે અલૌકિક કઈ ના કે શું ઉપલક ૌકિક બોલે છે એનો કાળ પાકે એટલે ચાર્જ થઈ જાય મૂર્ત થઇ જાય મૂર્ત મૂર્ત થઇ જાય એની મે પછી બધી એની મેરેજ પોતે પોતાનું કાર્ય કર્યા કરે પછી આખો દેશ બંધાય બધું બંધાય બધું એનું પોતાનું જ કાર્ય એમાં આત્મા કશું દેવા નહી તમારા બીજી બધી તબીબો ગમતો એનો એમાં ફેરફાર ના પડે કે લાખ અવતાર સુધી બીજું કઈ શોધ માં એક સત્પુર શોધી રે તેના ચરણ કમરમાં સર્વ ભાવ અર્પણ કરી દે વર્ત પછી મોક્ષ ના મળે તો મારી પાસે જ લેજે એમ કહ્યું ના લોકો ના અંતરાય કર્મ છે મોક્ષ મોક્ષ નું મોટું અંતરાય લઈને આયેલા છે મોક્ષ થાય તમારો તૂટી ગયો નહિ રાતે દાડે ચોવીસે કલાક આનંદ જાય નહી એનું નામ મુક્તિ નો આનંદ કેવાય આ તો પૌગલિક આનંદ બધા ભેગા થઈને હમ જો કડે પામ ના ધર્મ તો મતભેદ ના પડે અને ધર્મ કેમ કેવાય તમાર મતભેદ પડે જોડે કોઈ જોડે કોઈ જોડે નઈ તમારે નહી પડતો મતભેદ આપણે સગડી પાસે બેસીએ પછી કરોડ અવતાર સુધી આવું કરીએ તો એ ના થાય કરોડ અવતાર આવું કરીએ તો એ મોક્ષ ના થાય આપણે અહીંયા આગળ ગતિહારી મળે એ બધું મળે તો અને નાની પુરુષ ની વાણી છે ઠંડક રે ઠંડક રે એ શું કે પ્રગટ પુરુષ ને પ્રગટ અમારે અમે હાજરી હતા તારા આવો કે